રાત્રે ધ્યાન કરવાથી આત્મા દર્શન થાય પણ ધ્યાન આત્મા નું દર્શન ક્યારે થાય કે શબ્દ રૂપી શબ્દરૂપી આત્મા જાણ્યા પછી એને ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે પોતે તરીકે રહેતા રૂપ થાય બીજી ગરમાં પ્રથમ ગુરુ ની જરૂરિયાત ખરી ધ્યાનમાં ગયા બાદ કમરસર આગળ વધતા ટ્રાફિક સિગ્નલ આવે છે જયારે અટકી જવાય છે તો આગળ માર્ગદર્શન આપો ધ્યાન તો સારામાં સારા કર્યું કે તમને કોઈ ગાળ પડે કે અપમાન કરે તે કરી તમે એટલું સમજમાં આવે એટલું સમજમાં આવે કે મારા આ કર્મના ઉદય થયું છે એટલું સમજમાં આવે તો ખરું ધ્યાન ક્યારે ઉત્પન્ન થાય એને ધર્મ ધ્યાન કહેવામાં આવે એને ધર્મ ધ્યાન કહેવામાં આવે જ્યાં વૃદ્ધ ધ્યાન થતું હતું ત્યાં અટકાયેલું એનું નામ ધર્મ ધ્યાન પૃથ્વી નો લઈ ની શક્યતા ખરી સદાચાર સધર્મ અને સાત્વિક વાતાવરણ ક્યારે થાય આદું વાતાવરણ જોઈને સારા માણસ ને આ જગત ત્યાગ કરવા ઈચ્છા થાય ભાગે હા ત્યાગ કરવાની ઈચ્છા થાય આ જગતનો ત્યાગ કરવા ક્રાંતિ થઈ રહી છે એટલે છેલ્લા મત છેલ્લી જાતની અશાંતિ ઉભી થઈ છેલ્લી જાતની ભ્રષ્ટતા ઊભી થઈ છેલ્લા મત છેલ્લી વિચારોની શૂન્યતા ઉત્પન્ન થઈ છે જ્યાં જુઓ તો અનાચાર છેલ્લા મઈ રહી છે ક્રાંતિ છે હવે પછી આ નાશ થવા માટે થઈ રહી છે ક્રાંતિ થાય ત્યારે આવું થાય કે ગોગળાય બધું સફો થાય પતિ નો શક્યતા કઈ પૃથ્વી નો લય પણ થતો નથી આનારી આનંદ છે પણ લય થતો નથી સદાચાર સદર્મ ને તાત્વિક વાતાવરણ ક્યારે થાય એ બે હજાર પાંચ માં થઈ જશે કિરીટ પટેલ આત્મ ધ્યાન રૌદ્ર ધ્યાન શુટલે ધ્યાન ધર્માને એટલે શું પુનર્જન્મ છે કે નહીં તે કઈ રીતે છે લોકો લક્ષ્મી સંગરી રાખે છે તે હિંસા કહેવાય નહીં અહિંસા પર્વો ધર્મ એટલે શું એ મંત્ર જીવનમાં કેવી રીતે મનુષ્ય જીવન નો ધ્યેય શું છે આ ધ્યેય કેવી રીતે પૂરો થઈ શકે દાદા ભગવાન કોણ છે તે સમજાવશે આ દેખાય છે તે દાદા ભગવાન નહીં અંદર જે પ્રગટ થયા છે તેને હું પણ આમ કરીને દાદા ભગવાન આશીર્વે મનુષ્ય જીવન નો ધ્યેય સંસાર દુઃખોથી મુક્ત થવાનો છે સંસારી નથી એ સનાતન સુખ ખોલે છે એ સનાતન સુખ એ મનુષ્યજીવન નો ધ્યેય હોવો છે અહિંસા પરમોધમ એ મંત્રમાં ખેડૂત ઉતરે સળાના પાણમાં બહાર નીકળતી વખતે મન વચન ગાયાથી કોઈ પણ શીખની હિંસિત માત્ર દુઃખ ન હોય એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળે પછી થઈ ગયું હોય એ નજમાં રાખીને એનો પશ્ચા દઉં લોકો લક્ષ્મીને સંગરી રાખે છે એ હિંસા હિંસા જ કહેવાય સંગરવું એ બીજા લોકોને કામ લાગે છે પુનર્જન્મ છે કે નહીં પુનર્જન્મ આવશ્યક છે પુનર્જન્મ ના હોત તો પછી આ કરવામાં લુચ્ચાઈ કરવામાં મારી નાખવાનું કશું વાંધો જ નથી ને કોને મળશે જવાબદારી આ પુનર્જન્મની જવાબદારી નહીં લીધા લોકો રાહાથી પડ્યા અને ખરેખર પુનર્જન્મ છે જેને વૈજ્ઞાનિક રીતે સમજવું હોય તે મારી પાસે આવું આત્ધ્યાન રૌદ્ર ધ્યાન શુક્રધ્યાન અને ધર્મ ધ્યાન આત્ધ્યાન એટલે પાંચ કલાક જ છે આગળ લંબાવવાનું છે લંબાવું લંબાવે આ તે જાણે એટલે તમારી ઘરે ટાઈન રૂમ હોય અને રાત્રે સાડા વાગે કિરીટ પટેલ કિ ગુમ મારે એટલે તમે તરત જ કહો બાર ઉગાડો અને આવો વધારો કહો પાંચ છ જણ હોય તો આવો બધા પણ અંદર કઈ થી મુર્થે એ ન કરવું જોઈએ મોતે પડ્યો છે ભવ્ય છૂટકો છે તો પછી પશ્ચાપ કરીને ભૂચી નાખવું જોઈએ એવા વિચાર તો આવે જ એ વિચાર આવે છે એનું કાન છે એ દુષ્મકા નું છે વિચાર આવે પણ આપણે અત્યારે ચા બહાર અત્યારે બહુ થઈ જાય તો અંદર કીજલી ઘડી કે બધું આમ છે રૌદ એટલે શું <laughs> शिकार शिकार शौकनी खातर। शौकनी खातर ये शिकारी बी रौद ध्यान कोने कहता પોતાને જરૂરિયાત હોય એક મુસલમાનને એની વાઈફ હયા કરતી હતી કે આ છોકરાને એકાદ મંસહાર કરાવડાવો ત્યાં કે મંસાર તો બહુ મોંઘો છે પૈસા નથી આપણી પાસે તર ગમે તેમ કરો એટલે વિચાર કર્યો કે મારી પાસે બંદૂક સભ છે એકાદ હેડું મારી લઉં પાછું પછી હેણું એ મારીને લાવ્યો અને શિકારી એને જ જોવું મારી શિકારી જેવું હેળું માર્યું અને આ હું માર્યું બંને હરણા શિકારી છે અને આ પોતાના છોકરાને ખવડાવવા માટે મારે છે અને પસ્તાવા મારે છે પછાવાહી આ ન હોવું જોઈએ છોકરાને છે એટલે એના એટલું એક જ કામ કાર્ય એક જ છે તથા એટલે રૌદે ધ્યાન જવું પડે છે અને એટલે આ તો ધ્યાન એટલે પડે છે એક જ કાર્ય હોવા ધ્યાન ફેર છે ગુરુને શરણે ગયા પણ સિવાય આત્મઉન્ન શક્ય છે કે ગુરુ એટલે ક્યારેય પણ આપણા મન મન બગડેલી એવા હોવા જોઈએ કેવાય આપણું મન જ્યારે જોઈએ ત્યારે મન બગડે નહીં એવા હોવા જો મન ને ઉલ્લાસ જ રહ્યા ખરે એવા જો ગુરુ બને તો એમને સાણે જજો બાકી ગુરુ એટલે ભારે અને ભારે એટલે અવસ્થ્ય દૂબે અરે એની પરથી બેસે બધાએ દૂબે પણ ગુરુ કિલ્લી હોય અને તે આપણને ઉલ્લાસ આપે એવા હોય તો પછી એ સમસ્યા તાર છે ગુરુ ગુપાથી કુલલી ની જાગ્રત થાય ખરી કુલલી જાગ્રત થવા જરૂર નથી જોવા જાય તો ગુરુકૃત સરસ માર્ગ બની ટૂંકો અને સરળ સાધ્ય થઈ શકે તેવો માર્ગ બનાવ પ્રારદ કર આપણે પુણ્ય પુણ્યના હાથી આપણને સરસ ક્યારી ખાવાની મળીનો ખાવાનો અધિકાર છે અને ગોટલો તમારે શું કરવાનો છે ગોટલો થશે નાખી દે છે એ બીજ પડે છે તમે આ પ્રાર્થ ભોગવો છો અને નવું બીજ નાખો છો કર્મ ત્યાં શું કરવું જોઈએ પ્રારંભ કરવું ભગવતી કેરી ખાતી વખતે કેરીનો ગોટલો ચેકી નાખો એના બીજ ના પડે ખબર ને આ ગોટલો શેખવા માટે પછી કર્મો ને શેકવા કર્મો ને શેકવાનું દાખલો આપું છું બરોબર ને પ્રારબ્ધ કર્મ ભગવતી વખતે કોઈ ગાળો દે તે વખતે ક્ષમતા રાખવી એ કર્મ બાળવાનો ઉપાય છે એ જ ઘણા યોગ્ય એવો દાવો કરે છે કે હું અમુક કલાક સુધી અધ્ધર રહી શકું છું તો યોગ શક્તિથી આવું થઈ શકે ઘરું અરે શું આ વાત વૈજ્ઞાનિક સિદ્ધાંત વિરુદ્ધની વાત નથી વૈજ્ઞાનિકની વિરુદ્ધ વાત છે આ અને છતાં રહી શકતા તો આપણને શું લાવે આપણને તો આપણો લાભ ફરવો તો દરેક જાતનું આ દુનિયામાં વસ્તુ બની શકે માટે આપણો લાભ ફરવો આમાં ફાયદો નથી એ કહેતા કે મારે હું હાથ ધરઉં છું હું સંદાર જવા જતો નથી એવું પણ છે હું છે જીવતો જીવતો છે તે લઉં છું કશું આપણે શું લાભ થાય કઈ લાભ થાય બતાવો મારો લાભ થતો હોય પણ એ દેખાડો પડે એટલે કઈ માનવા તૈયાર નથી લોકો ભમાવે છે આમ કરીને ઈશ્વર ને ભગવાન નો ઈશ્વરી વ્યાખ્યા તમારે આપવાનું રહી ગયું છે તો આપશો ખરી રીતે ઈશ્વર ની વ્યાખ્યા તો ના કેવી જોઈએ પોતે કર્મ કરતા છે એવું ભાન થયું છે શું થયું છે ગોળી મારી કલાક એને કેમ સમજ ને ખરીર શું છે ખરેખર છે તમે કેવા ભાઈ ઈશ્વર તો પરમેશ્વર છે શું છે પરમેશ્વર કર્ના સિદ્ધાંત મુજબ મોગ ક્યારે પ્રાપ્ત થાય માણસ સત્ય બોલવા પ્રયત્ન કરે છે પરંતુ સામાજિક કારણસર તેમને અસત્ય બોલવું પડે છે ત્યાં અંગે યોગ્ય સલાહ કર્મનો સિદ્ધાંત જે કર્મ કરીએ તથા જે કર્મના નિરાધાર સ્થિતિમાં કર્મ થાય તો એ બોગ થાય બાકી હું કર્મ કરું છું એ ભાન છે ત્યાં સુધી આધાર આપ્યો માટે બંધન છે હૃદય કર્મ કરે છે એવું જો આધાર ના આપો તો તમે બંધન નથી અને હું કરું છું એ આધાર આપ્યો આમ હાથ ધર્યો આધાર આપે છે અને આધાર ના આપે પડી જાય બિરાધાર થાય ઉદયકર્મ કરે છે એવું માને એટલે બોલવા પ્રયત્ન કરશે પણ સામાજિક કારણોસર સત્ય બોલવું પડે છે પછી પસ્તાવો કરવો એનો કઈ કારણોસર બોલવું પડે તો પસ્તાવો કરવો એ સાયન્ટિફિક સરકમ એવિડન્સ છે એ માટે પસ્તાવો કરવો ભાસ્કર આજના વિના શક્તિપાત શું છે શક્તિપાત હોય છે ને આ શક્તિપાતમાં ભૂત ગણાવ્યું છે શક્તિ એની પાસે ક્યાંથી લાવ્યો તે આપે છે એની પાસે ક્યાંથી લાવ્યો આશીર્વાદ આપી શકે ગુરુ ગુરુ આશીર્વાદ આપી શક્તિપાથ કેવી લીધા આ તો નવો શબ્દ ઉભો કરી લોકો ભમાયા છે તો પછી શુદ્ધાત્મા છે એમ શા માટે કે છું ખરી રીતે હું શુદ્ધાત્મા છું પણ જે ભાન નહીં થવાથી એનું આભાનતા હોવાથી અત્યારે જે નામ આપ્યું હું ગુહર જ એ વિતરાગ નો ધર્મ જૈન પણ વિતરાગ ધર્મ અને આપ જે અધ્યાત્મિક વાત કરો કોઈ ભેન નથી વિતરાગ ધર્મ જ છે આ જો રાક્ષ હું ખરેખર કોણ છું એ ભાન થાય એટલે આત્મજ્ઞાન થાય ગુલાબી બેન મંદિરમાં પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં પાક છે અથવા નહીં ખુલાસો આપો મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં ફૂલ ચડાવવામાં એ બીજી દ્રષ્ટિથી જોવાનું છે ફૂલ તોડવા એ ગુનો છે ફૂલ ફૂલ વેચાતા લેવા એ પણ ગુનો છે પણ બીજી દ્રષ્ટિ જોતા હું તમને સમજાવું કઈ દ્રષ્ટિથી કે ફૂલ ભગવાનને ચઢાવીએ આપણે ફૂલ એ ધર્ય પૂજા કેળાય ભગવાન એટલે આપણને પૂજા થઈ કેળાય એનું ફળ આપણને વીસ રૂપિયા મળે ફળ તો પાંચ રૂપિયા ફૂલના ફૂલનો હિસાબ રીતે બદલતા જાય એટલે પંદર રૂપિયા લાભાર હિસાબે રહે આપણે એ આધારે ફૂલનો વાંધો નથી લાભાલાભો આપણો વિકાસ ધર્વું લાભા લાભ ના ઉપર છે બરોબર શું આ જગત માં કે શિવશંકર વગેરે દેવો ની પ્રાર્થના અને શુધિ ધ્યાનમાં ભગવાન શલીપી વાતો શંકાશીલ છે તાતી પ્રાર્થના હોય તાતી સુતિ હોય તો શંકાશીલ હોતું જ નથી ને તમને જો સમય તન્મતા ના હોય એકાગ્રતા મન નું સ્થાન અહી થી અઢી ઇંચ અંદર નથી અહી થી અંદર અઢી ઇંચ દૂધ ને કયા ફોરાક તરકી ઘણી કરી શકાય દૂધને ખાવામાં કોઈ જાતનો વાંધો નથી જે લોકોએ માધા બતાવ્યા છે એ રાધા સારા સારની વિચાર કર્યા છે અને બતાવ્યા શું કહેવાનું વિચાર દૂધ તો માતાના દૂધથી મળીને દરેક દૂધ આપણે ગાયના દૂધ લઈએ છીએ અને ગાયને પોષણ પણ કરીએ છીએ શું પણ ગાયને પોષી રીતે સારી છે અત્યારે જે દુઃખી રાખીને કરે છે એ બધું વૈજ્ઞાનિકોએ સાબિત કરે છે કે વનસ્પતિ શરીર છે તો તેનો ફરક થયો ઉપયોગની ગણતરી હિંસક થઈ ગઈ ના વનસ્પતિ થતી છે પણ એક જીવ છે એટલે એનો હિંસા તો થાય છે પણ લાભારાની દ્રષ્ટિએ હિંસા દસ ટકા એ જાય છે પણ આપણે બીજા સો રૂપિયા કમાઈએ છીએ નેવું આપણી પાસે રહે છે દસ લઈ જાય છે આપનું પ્રાપ્ત કરવાનો છે આજ દિવસ પૂર્વે મહાન શ્રી સગ્રો થઈ ગયા એને આપો એવો મારે ક્યાં બતાવ્યો નહીં હોય એ કાળે ધરી નથી આ કાળે એવો આવ્યો કે આક્રમ હોવો જોઈએ એટલે તે કાળે આક્રમ કર્યું હોય એક પણ માણસ એટલે દરેક કારણ આધીન હોય છે દરિયા ક્ષેત્ર કારણ અને ભાવના આધીન હોય છે દીવો દિવસ છે કારણ એકેન્દ્રીયજીઓ ખાવા માટે વાંધો નથી પણ એટલો બગાડ ન કરવો જોઈએ પોષણ પૂરતું જોઈએ કોઈને પોષણ થાય એટલું જ નિયમ જોઈએ તો કઈ બાધક નથી કોઈ પણ પ્રાણી મારું તે હિસા છે પરંતુ હિંસક પ્રાણી કે જેની હિંસા કરવામાં આવે તો તે બીજા પ્રાણી કે માણુષને હિંસા પહોંચાડી શકે અથવા જાનહાનિ કરી શકે તો તેની હિંસા કરવી કે નહીં કોઈની હિંસા કરવી નથી એવો ભાવ રાખવો તો અને તમે સાપને નહીં મારો તો બીજો કોઈ મારનાર મળી આવે તો તમારામાં સાપ મારવાની શક્તિ નહીં હોય તો મારનારા બહુ થઈ જાય ને મારનારી જાત બહુ છે તમે તો મારી તમારો સ્વભાવ બગાડ્યો નહીં એટલે હિંસા આપવાનો ફાયદો નથી હિંસા પોતાને નુકસાન થાય ચોરી ના કરવી હિંસા ના કરવી એમ આપો તો કોઈ વ્યક્તિ આપણી વસ્તુઓ ચોરી જાય કે આપણી સાથે ચેતનબિંદિ કરે તો આપણે તેનો સામનો કરવો જોઈએ કે નહીં તે બાબત સામનો કરવો જોઈએ પણ તે એવો નહીં કે આપણે એની મન બગડી જાય આપણું ધીમે રહીને આપણે કહીએ કે તમારું શું બગાવ્યું છે આપણું ચોરી ગયો હોય સો રૂપિયાનું અને આપણે એની ઉપર ગુસ્સે થઈએ તો પાંચસો રૂપિયા નુકસાન કર્યું અને હો રૂપિયા માટે શાંતિ લાવે વધારે જ્ઞાન કેટલું હોય છે કે પાંચ પ્રકારના જ્ઞાનમાં આ કાળમાં વધારે બને એટલું હાચવું ના હાચે ત્યારે પશ્ચાત કરવો હમણાં હમણાં ગર્ભસ્થિત આ જોખમ છે બધું હિંસા અટકાવવા ના પ્રયત્નો નિમિત્ત બનવા આપે સમજ આપી પછી હિંસા હટકારવા ના માનતા હોય તો તેને પ્રેમપરે સમજાવવાની વાત કરી તો પ્રેમપૂર્વક સમજાવવા છતાં ન માને તો શું કરવું હિંસા આચરવા દેવી કે શક્તિ દ્વારા અટકાવવાનો પ્રયત્ન કરવો યોગ્ય કઢાય આપણે ધ્યાન એવી રીતે ભક્તિ કરી ભગવાનની જે ભગવાન માનતા હોય તે ભગવાન દરેકને હિંસા રહીત ગણાવો એવી ભાવના કરતી હિંમત એમ ચક્કર કોઈ વ્યક્તિ કેમ્સ નો ભોગ બને અને વૈજ્ઞાનિક સંશોધન મુજબ ની દવા લઈ જીવન લંબાવી કરે વધાર દુઃખી કરે તો જ વૈજ્ઞાનિક સાધન વડે તેનું જીવન ટકાવવું તે પાપ કહેવાય ટૂંકાવવું તે પાપ કહેવાય વૈજ્ઞાનિક સાધન લઈને વાંધો નથી વૈજ્ઞાનિક બંને વૈજ્ઞાનિક સાધન ઈચ્છા હોય કે મારી દવા તમે તો કરાવી દવા ના કરાવે જય સચિદાનંદાખોરી કરે કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનત ના પ્રમાણમાં ઓછું અત્યારે આપે અથવા કોઈ મહેનતની કમાણી થાય તો હિંસાખોરી કરાય બધી હિંસા લાશ કમાયો એ હજાર દા ફાયું તો એટલા જવાબદારી ના વીસ હાજર ની જવાબદારી સારું છે ખોટું નથી માનવી બુદ્ધિ જેવી પ્રાણી છે તેને પશુ હિંસા ના કરી દે પણ એક પ્રાણી બીજા હોય તો હિંસા અંદર દરિયામાં કઈ ખેતર માં હતા કંટ્રોલ ની અનાર દુકાનો નથી ભિખારી બની ભીચાર વ્યક્તિ રાખે તેને દાન આપવાનો ઇનકાર કરવો એ ગુનો છે દાન આપવાનો ઇનકાર કરવો દાન ના આપો તને વાંધો નથી પણ એને આમ તમે કહો છો કે આ મજબૂત જેવો થઈને પાડા જેવો થઈને શું આવું એવું ના કહેવાય જો તમે કહો ભાઈ મારી પાછું બીજાના ભલા ખાતા ખોટું બોલવું એ પાપ ગણાય ખોટું બોલવું એ પાપ ગણાય બોલે બીજાના ભલા ખાતે બોલીએ તો પેલાનું પુણ્ય બંધાવ્યું પેલાનું ભલા ખાતે કહે અને એક બાજુ પાપ બંધાવ્યું પાપ વધારે બંધાવ્યું છે એટલે થોડુંક પાપ રહેશે ાગીના શુભે કે ગુનો એક ચાર માં બુદ્ધિજીવીનો એક મંડળ એક મહિના સુધી ચોવીસ કલાક ધૂન રાખી એ ત્યાં ધાર્મિક પ્રગતિ ગણાય પરંતુ ભારત દેશ માં દેશ કેમ આગળ આવશે રામધૂન કામ ધૂન ધૂન રાખી બુદ્ધિજી જો ના રાખી હોત તો નવરાત્રી રમી રમવા ગયા હોત એ તો ઉધા કરતા થતો રસ્તે સારું છે એટલે આ બધું રસ્તો છે ધૂનો કરવી રીતે ધૂન એટલે શું એકાંગી એકાંગી ધ્યાન થઈ જવું એનું આમ ધૂન એક જ વિષય પર પડી જવું એ નામ ધૂન અને ધ્યાન પણ બધા વિષયો રાખવી હા જતા પોતાને પોતાને સંસ્કાર બગડે ને એ જોરતા રહે તો તેનો લાગે સ્ત્રીને ન કહેવા દે એ બધી વાતો કરવી એમાં સ્ત્રી દાખવી ને કે ભાઈ પૂરી વાત કરવી હંમેશા ગ્રહસ્થિત સંસારમાં રહીને મોફ મામી મેળવી શકે છે કેમ સંસારમાં રહી ને મોફ મેળવો એ ટેસ્ટ એક્ઝામિનેશન છે અને ત્યાગી થઈને મેળવો એમાં ટેસ્ટેર ના કહેવાય શું તો ગાવો ભરતી હોય ક્યાંક શંકા એ સુંદર મોક્ષ થાય શું અંત ગાળો ભણનાર છે ટેસ્ટેર ના કહેવાય અંતેસ્ટેર કહેવાય શું છતાં માથે એ ત્યાગીઓની ઉપર માથે ભગવાન હોય તો માત્ર કોઈ ભરનાર જોઈએ તો વળનાર ના હોય ત્યાગમદાય દાદાશ્રી ની પ્રશ્નો ઉપર પ્રકાશ નાખવા વિતા શાસ્ત્ર માં આપના સિવાય બીજું કોઈ અક્રમ વિજ્ઞાન ની વાત કરતું નથી તો અક્રમ વિજ્ઞાન શું છે ચેતાંબર મુજક સંઘ ને માન્ય વિસ્તારી આગમો તે ઉપર અથવા ટીકાઓ એ અન્ય ગ્રંથો પૈકી અક્રમ વિજ્ઞાન ની છણાવટ કયો કરવામાં આવેલી છે તે પણ બતાવીશું આપે બતાવેલ અક્રમ વિજ્ઞાન એ નિશ્ચય માર્ગ દેખાય છે જ્યારે વર્તમાનમાં વિતરાગ શાસનમાં કુદ ગુરુ ભગવંતો જે ઉપદેશ આપે છે તેનો મુખ્ય જોગ વ્યવહાર માર્ગ ઉપર છે અને નિશ્ચય માર્ગને ખૂબ ઘણું ગણવામાં આવે છે જ્યારે આપણે બતાવેલ અક્રમ વિજ્ઞાનમાં નિશ્ચય માર્ગ ઉપર ખૂબ જોર દેખાય છે અને વ્યવહાર માર્ગને ખૂબ ઘણું ગણવામાં આવે છે તો સાચીએ નિશ્ચય વ્યવહાર તો આદર્શ ના હોય તો નિશ્ચય હોતો જ આદર્શ વ્યવહાર જે વ્યવહારમાં ક્રોધ માર્ગ રૂપ ના હોય એ વ્યવહાર આદર્શ વ્યવહાર છે જે વ્યવહારમાં જે વ્યવહાર માર્ગ છે તે વ્યવહાર માર્ગ શ્રીમદ રાત કહ્યું છે કે ગથમત ની જે કલ્પના તે નહીં પણ મારું સત્ય છે દરેક ગત વાળા પોતાનું સત્ય સ્વીકાર છે અને બીજાનું સત્ય સ્વીકારતા નથી ત્યાં વિકરાક ધર્મ જ નથી છતાં આપણે વાંધણી નહીં કરીએ આપડે શા મારે કોઈ દુઃખાયું કરવું સત ને ખરી રીતે છે ને આપડે વાંધણી ના કરીએ કારણ શા માટે કોઈ દુઃખાય કરવું આ તો પૂછે એટલે જવાબ આપી બંને સાચી શીખાય તો આદર્શ હોય વ્યવહાર જો કરતા હશે એટલે આક્રમ માં વ્યવહાર કચાશ રાખવામાં આવતો નથી પોતાને દેખાય છે જયારે આ બાબતમાં તે બાબતમાં ઘઉં ગણો અમે આને માટે માન છે પ્રતિક્રમણ સામાયિક સત્યવંદન ભય પૂજા અમે બધાને જ કહીએ છીએ કે આ તમે કરો પણ અમે આની સાથે જાણીએ છીએ ત્યાં ઉદયકરનો હું કરું છું એટલે ઉદયકરનો ફળ અને શું માની રાખે હું કરું છું એટલે એની પર અહંકાર કરશે એ અમે ના પાડીએ છીએ શું કહ્યું ત્યાં અહંકાર ના કરશે તો કરે જ છે જે મેં આવી છે પ્રતિક્રમણ ઉદયકંતિ થાય સામાજિક ઉદયકલથી થાય ઉદય થાય જીન પૂજાય ઉદયકંપ થાય ગુરુવંદન ઉદય થાય નવકાર જીત આપણે ઉદય રાત્રિ વર્તમાનમાં આદ્ય સારું ભગવાન તો વ્યાખ્યાન દ્વારા દૈન ધારણના સિદ્ધાંતો સમજાવવા ખૂબ પ્રયાસ કરે છે પરંતુ તેનું પરિણામ જોઈએ તેવું કેમ આવતું નથી ન્યાય સંપન્ન વૈભવમાં સારું કેમ શ્રદ્ધા દેખાતી નથી ન્યાયક રહ્યો નથી તો ન્યાય ન્યાય નથી ન્યાય રહ્યો નથી ન્યાય સંપન્ન વૈભવ હોય શ્રદ્ધા શું શું બાકી અમે જે વૈભવ મળ્યો છે એને જો સારી રીતે અને ફરી ન્યાય સંપન્ન નથી કરે એટલે મારે એક પણ સાથે અન્યાયી વસ્તુ મારે કરવી નથી કે તો પછી એનો એનું હવે આવે પાછું ગમે તે પાછું ઉદય આવી ગમે તો હો પણ નરેશ્રીપોટે નક્કી કરે કે મારે પ્રમાણિકતા કહેવાય મારી નિષ્ઠામાં પ્રમાણિકતા હોવી જ જોઈએ પ્રમાણિકતા ના હોય તો એ કામ જ નથી પણ થશે ધીમે ધીમે બધાની તરફ કારણ કે જે રસ્તા પર ગયા ખરી રસ્તા પર બહુ દુઃખ થયા ખેલા પાછા ભરવાની તૈયારી કરી અહીં નથી જવું આવે આગળ કે બીજા વસ્તુ ફરી કરે એટલે પાછા પડે અનુભવ તો થાય ભૂતકાળમાં કદાપી નહોતી થતી તેનાથી અનેક ઘણી બી હિંસા પણ લોકશાહી માં સરકાર દ્વારા અને ઉઘાડે શોખ ઠેકાટી થઈ રહી છે અને કરોડો પાણી હત્યા થઈ રહી છે ગાય ભેંસ જયારે બીધા માવજત ના બદલે કતલ થાય છે તેથી દૂધ ગીત અહી આખર પ્રાપ્ત થાય નહીવત થઈ છે માંસાહારી બનાવાય છે રોજગારી આપવાના બહાને કરોડો માસ ના મારવાનો આ સરકાર આ સરકાર આપડી આપણી સરકાર છે આપણે ચૂંટીને મોકલેલા છે જો ચૂટેલા બધા એવા અહિંસા વિચારના હોય તો બધા બેઠા જી ગયા પણ આપણે તે હિસાવાળા જ મોકલ્યા સામે આપણી ભૂલથી આપણે આવું ચાલે છે અત્યારે કંઈ નથી તે અમારી ચલાવે અમારી આપણે જે મોકલીએ ત્યાં અમારી ચલાવી શકે અને આ જે દૂધાળું ઢોળ ગાય કે માવજત એલસી કુમનાથમાં આવશે કે જ્યાં સુધી દૂધ બેતી હોય ત્યાં લાભ ઉઠાવે છે સીધા પી લે છે કે તે શ્રીમંતોનાથમાં આવવું જોઈએ દરેક કિંમતને દસ ગાયો ગૌશાળા હોવી જીમંત વધતી જશે તો ઘટશે નહીં અને ઘરનું દૂધ બી ખાવાનું મળશે જ્યારે હિન્દુસ્તાનમાં જ્યારે શ્રીમંતો પોતે ગૌશાળો થાપશે ત્યારે આ કીટકનો આનંદ ખરેખર ઉપયોગ થશે આ તો હલકી કોમના હસ્મ દવાથી એ ખતે જ્યાં દૂધ દેતી હોય ત્યાં લાભ થાય નથી કાપવાતી જાય એમને અરે નથી હોતું અમા માનીએ છે કે કોઈપણ સોગે હિન્દુસ્તાનમાં રહેતા તમામ ધર્મ જે રહ્યા પ્રેમી ભાઈ બહેનોનું સંગઠ કરી જે રાજકીય પક્ષ વ્યક્તિ અહીંસા પ્રેમી સદાચારી ઇચ્છાવાન હોય ચારિત્રશ્ય ભાવ છો ઘરે આવા ઘણો વ્યક્તિનો સાતકીય પક્ષ હોય પહેલા ઉમેદવારો સભગ્ર થાય આગામી ચૂંટણી મોકલવા એ આપણે ઠેરસે આપણે એને સમજાવવા પડે તો ચૂંટણી મોકલે તો એવું ચૂંટાય વાર ના લાગે તબંધો એવું કરી દીધો કારણ કે લોકશાહી છે આપણે ચૂંટણી મોકલીએ એટલી જ તેરી જી જી એ ઓનલાઈન કેર ચાલે છે તારા બરાબર નો ચાલે રહે અને આ લક્ષણો સચિતો સેનારીયો આપો એ આખી સવિહાર ચાલતો કે કે આ માનતા સગડા કન્ટેન્ટ છે જે આપો પ્રબદાય છે અને સમાધાન ના કર્યો એમ આવતીકાલે પ્રસાદી જગ રાખો કેટલી બધી જ देउसे ना देऊसे इनमें काम है इनमें गाड़ी नाम है बढ़िया चलिए चलो हमें आगे छूटे मारू से के दे हां रुकड़ी रुकड़ी सवारी गाड़ी पर हो ना पर तैयार हां जय बड़ा होता है Guys, kita. Oh, alhamdulillah. Ever to go back to the. Guys, kita. મારી બીજું મારી છે આટલું જાણવું સિમંદર માં છે ને એમાં ટતી છે આપડે ત્યારે મહેસાણા જઈએ છીએ ને ત્યાં બધી વ્યવસ્થા આપડે ગોઠવાઈએ આપોના દર્શન ની આંગી ની બધી વ્યવસ્થા અને જેપિનંદન સોસાયટી ના મુખ્ય કરતા કાર્યકર્તા છે રાજ <laughs> <laughs> <Radio laughs> <the avara chikin. laughs> <laughs> Да, да. Да. А, не так. А кто дальше? Ничего, у тебя лето кончается. Да. Donc en titre ça c'est pas ça